આવડવું જોઈએ સમાધિ સમાધિ થાય બાકી નિરિકલ્પ સમાધિ નહી જયારે બુદ્ધિ ખરાબ થાય ત્યારે નિરિકલ્પ સમાધિ થાય જવાથી બુદ્ધિ હોય તો નિરિકલ્પ પણ હોય નઈ સમજવા આવી ને સમજિ છે તો અહંકાર મુ હોય તમારામાં બુદ્ધિ અહંકાર હોય તો ફેર મળે ના મળે મળે નઈ હા તો આપડે કહીએ નઈ કે હું ફેણિયો તું ફેણિયો ક્યારે આપડે ધારો વર્ષી કરવા કારણ કે કોઈ મારે એક વખતે અને સહન કરી લઈએ તો એને લાગે કે હવે નબળો પોચો છે તો મારો કોઈ આપણને મારે चो चो मे ये न्याय थी मार समझाए तार સમજવું જે મારે છે એ ન્યાય જ કરી રહ્યો છે અને બુધિવાળા એમ જ કે આ અન્યાય કરી ચલો મા છે અન્યાય કરી રહ્યો છે બુદ્ધિવાર લાગે શું લાગે જ્યાં સુધી હોય એ તો પેન મળે હા ખરી રીતે શું કે છે એ મારે એ ન્યાય કરી રહ્યો છે તારે ન્યાય માં રહેવું છે કે અન્યાય નથી ન્યાય સમજાતો નથી ન્યાય એમાં સમજાતો નથી ન્યાય સમજાય આપડે એ મારે આપડે એને સરખો થઈ રહ્યું છે સરખું કરવું જોઈએ સરખું થવું જોઈએ ને કર્યું ને જીતો એટલે કેવી રીતે જીતો એટલે કેવી રીતે અત્યારે કોઈ પણ માણસ આપણે ભોંસળી પડી ગઈ તો એ ભોંસ લાવવો હોય તો આપડે હારી જઈએ તો હારી જઈએ તો હારી નહી ખેંચા ખેંચ થાય ડોર ડોર હોય ને બે વખત ખેંચ્યા ડોર નું થાય તૂટી જાય તૂટી જાય પછી કોઠ વારી પડી ના પડે લાવવી પડે એટલે આપડે શું કરવું પડે એમ આપડે જાણીએ તૂટી જશે તો આપડે ધીમે ધીમે છોડી દેવાનું શું કરવાનું છોડી દેવાનું અને છોડી દેવાનું એવું એકદમ છોડી પડી જાય બધા આપડે છે એ આપણને નુકસાન છે માટે ધીમે ધીમે પડે નઈ એ છોડી દેવાનું શું કઈ નથી મુકાતી અમલ માં મુકવાની નથી અમલ માં જ્ઞાન ને સમજવાનું છે અમલમાં મૂકવાનું ના ભાઈ માણસ કોઈ અમલમાં મૂકી શકે નહિ ચંદ્ર ધન ધરમ શક્તિ છે તું અમલ નથી મુકાતો બીજા માં શું બુદ્ધિ આપડું બુદ્ધિ અને જ્ઞાન માં કઈ ડિફરન્સ છે समझी नहीं सको सह गई मो जन्म आती होने ज्ञान ज्ञान मेारी सकते बुद्धि जन्म आती हाथे ज्ञान के जन्म पची मेरी सक ने बुद्धि સૂર્ય નું અજવાળું આરીસા પર પડ્યું એ ડિરેક્ટ કહેવાય પણ હરીસા નું અજવાળું આ માફો મૂક્યો હોય છે આવે છે બુદ્ધિ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે જ્ઞાન માંથી આવે એવું નહી બરોબર જ્ઞાન એજ આત્મા છે અને એની બુદ્ધિ ઇનડિરેક્ટ પ્રકાશ એટલે ડિરેક્ટ પ્રકાશ હોય તો જ્ઞાન કેવાય વિરાક પ્રકાશ જ્ઞાન કીધું અને ઇમોશનલ હોય કેવી હોય ઈમોશનલ થઈ જવ ના થઈ જવું આ ના માણસો મરી જાય ઇમોશનલ થઇ જાય ને એવું તું ઇમોશનલ થાય જીવાત મરી જાય બાકી ભાઈ નઈ હોય શકે નહીં એ નથી એટલે એ નથી એ જોઈએ છે કે જોયે છે જ્ઞાન સમજ ના પડી ज्ञान शु रे ते चीज मगर वाइफ एक मगी थी जो કુદરત નો નિયમ એવો છે વાય એકલી મળે નઈ તે સાસુ એક દે જ્ઞાન આપવાના છો કોણ કે છે ના આજે નહી ક્યારે આપવાનું સાચું વાત છે કારણ કે વાત ગતિ તૈયાર કરી બીજું કોઈ કરવા નઈ અહી બીજું કુદર કરવાનું ગાવાનું ગાવાનું તો બધા ગાતા હોય ગાઈએ ગાવાનું છે માટે જ્ઞાની તો ગાવાનું છે માટે હોય આપના જ્ઞાનુભવ ની વાત કરો ખરા શું કે આપના જ્ઞાન ના અનુભવ ની વાત કરો ખરા આપના જ્ઞાન ના અનુભવ ની વાત કરો તરીકે રહીએ છીએ છવ્વીસ વર્ષથી આ શરીર નો માલિક છી વર્ષથી થયો નથી આ મન નો માલિક થયો નથી આ સ્પીચ નો માલિક થયો નથી તરીકે રહું છું અને ત્યાં કોણ બોલે છે તમને કોણ લાગે એટલે આ ત્રણસ ડોલર નું આત્મા ત્રણસો ડોલર નું થઈ ગયું બરાબર એ થઈ ગયું આત્મા આત્મા ખુદ પરમાત્મા છે શું છે એના ફૂલ સ્ટેજ આવે તો પરમાત્મા છે શું છે एक ज्ञानी ज्ञा पर आवे, परमात्मा ताके, <coughs> शक्ति ना शक्ति शक्ति जर्ण शक्ति। हो श्रापा के बोलवा जड़ जड़ी शक्ति अपने रखा दिया मिले ना वाहनो फैक बुमा कर બધી જ પ્રતિષ્ઠિત પુસ્તક કોણ હતું હે એમ પૂછ્યું પ્રતિષ્ઠિત આત્મા એટલે શું જ્યાં સુધી આ જ્ઞાન મળ્યું નતું તમને ત્યાં સુધી આ ભાઈ ના ધણી થોકરા કરતા હતા અને મેં કર્યું આ મારું એ પ્રતિષ્ઠા કરતા હતા પોતે પોતાની એટલે મૂર્તિ ગણાય પછી અને એ ઘરેલી મૂર્તિ આવે પ્રતિષ્ઠિત આત્મા પાસે એ બધા ફળ આપી અને ચાલુ જાય બીજી પાછું પ્રતિષ્ઠિત થાય ને પ્રતિષ્ઠિત આત્મા ચેતન નથી બિલકુલ આ જગત જીવ માત્ર ફરેથી એમાં જરાય પ્રતિષ્ઠિત આત્મા નથી ચેતન શું છે આટલા બધા ઓફિસિયલ કામ કરે છે આટલું બધું કામ કરે પણ એમાં આત્મા બિલકુલ ચેતન છે નહીં <laughs> आत्मा हाजरी पावर भरावर भरा हो વાળી બેટરી પાવર ભરેલી છે અને આ કાયા ની બેટરી પાવર ભરેલી છે એ જયારે પાવર ખરાબ થઇ જાય એટલે બેટરી બંધ સમજ વપરાતો પાવર ભરાય નવી તારી બેટરી નો પાવર ભરાતો જાય અને જૂની બે બેટરી રિસ્ચાર્જ થતી જાય નવી ચાર્જ થતી જાય છે ને આ પ્રતિષ્ઠામાં તારો ઉભો કરેલો છું આ મારું છે આમ છે દખલ નથી કોઈ ની ત્યાં જ બોલાવી ઊંઘ ચાલશે આટલા ડોલર મળવા જોઈએ ડોલર મળી આવેલું ઊંઘ ને આવે પછી જોઈએ એ ચાલે નહી કરો ચિંતા ઈગોઈઝમ બિલકુલ ના હોય અને જે ઈગોઈઝમ છે આ વ્યવહાર ચલાવવાનો તે છે તે પાવર ચેતન છે શું છે એ પાવર ચેતન ચાલ્યા કરે જીવ માત્રો અને આત્મા નો પ્રકાર ઇકો ઇકો મીડિયમ ઇકોઇઝમ અમારે છે તે વચ્ચે સીધો પ્રકાશ જ પડે એટલે આખા વર્લ્ડ ના પ્રશ્નો અમને પૂછી શકે તમામ શાસ્ત્રો ના તમામ વાત ના તમારો આત્મા કબૂલ કરે એવી જ વાત હોય ને ચેકો કોઈ મારી શકે નહીં સંસારી બાબત બોલીયે તો ચેકો અમારે એ અમને આવડે નઈ આવડે સંસારી પ્રકાશ પડે શું જ્ઞાન કહેવાય શું અને જ્ઞાન એ જ આત્મા છે બધા સંતો એ ભગવાન ને બનાયા ખબર નથી ને ભગવાન એટલે જગત ના હિસાબ બરોબર છે બાર એમ બોલી એવું ભગવાન બનાવી છે કે હા તો એવું ના બોલીએ તો આર માં કશું રહે નહિ લઈ જાય ભગવાન જ નહીં એટલે આપડે કેવું પડે આ તો ક્રિએશન આથી વર્લ્ડ એ થી પસલ ઇસરા પસલ થયું છે અને ભગવાન તો જ્ઞાતા ત્રષ્ટા પરમાનંદ એ મય બેઠા દેખાય છે ને દેખાતા દેખાય મને કહ્યુંલા આઈ ગયો એનું કે ચિંતા થાય તો બે લાખ ડોલર નો દાવો મળજે મારી પર થઈ ગયો चिंता आत्मा जुवे कई दादा नहीं? नहीं? गड़ी गड़ी तो, पड़े। पड़े। तो दादा पी ते दुभव आए विज्ञान से आई ज्ञान ना ज्ञान ना ધર્મ તો બાર જે કે છે ને ધર્મ બે વાક્ય બધી ચોપડીઓ જરૂર નથી આ બે સમજી લીધું ને એ થઈ ગયો અને જો સંસારિક સુખ તમને ના ગમતો હોય સંતોષ ના થતો હોય તૃપ્તિ ના થતી હોય તારે દેવું છે તમારું કઈ ના જૈન દોન લેવા દે છે પૂછી શક ના જઈએ અમે કામ નીકળી ગયું આ જોયું ને દિગમ્બર જઈને કામ નીકળી ગયું આ બ્રાહ્મણ છે કામ નીકળી ગયું બધા પટેલ છે કામ નીકળી ગયું ચાલીસેક હાજર નું નીકળી ગયું છે એમનામાં હાથમાં ખરો કે નહી ક્રિશ્ચનોમાં શું કે છે આત્મા ખરો કે નહી ખરો ને ખરે આત્મા બધું આપડા જેવું છે ફક્ત એમનું અને આપણું જીવનમાં પુનર્જન્મ ના સમજાય કોઈ ને ઇન્ડિયા સિવાય બહાર ગણા ને અહિયાં ખબર નથી કોઈને અહિયાં નથી પુનર્જન્મ એવું સમજાઈ પાડી દે બધાને એટલે તેમાં આપણા શું ફરક વર્લ્ડ ના સાયન્ટિસ્ટ वैज्ञानिक रीते वैज्ञानिक रीते आ रीते मैं हिंदुस्तानी दुखी चले ना चले जैन अज्ञा पटेल अज्ञा बे जैन गणो पटेल गणो के ब्राह्मण गणो जो बदा गणोश्चन गणो ये बदा अज्ञा બધાનો સમજ હોય ને એ પુનર્જમ ના સમજણ પડે એમને એ માને નહીં અને ભગવાન ને જ ક્રિય કર્યા છે એમ કે શું કે बता <laughs> લોકો ઘર મને નાદારી થાય એવું હોય તો ઘરના સેઠિયાઓ દુખી દેખાય ને મોડા પર હે વાઈફ ને દેખાય પણ ઓછું અને છોકરા કશું ના ડુંગર હોય ને તેમાં આવડો પથ્થરો બહાર નીકળેલો હોય દસેક ફૂટ આગળ લો વી ફોટા લે અને આપડે કહ્યું ના લે આવતા જન્ થાય કે ગમે થાય નહી તમે કેવા બ્રાહ્મણ છો પટેલ શું છો પટેલ છે પટેલ પટેલ બ્રાહ્મણ તો જાય બ્રાહ્મણ મયોમય થાય પણ અહી નહીં ના ના એ તો કોક આવે તે પણ ઓળખી જાય બાબા આવે ને એટલે આ લોકો તેથી બાબા છે ને એટલે સુખી છે બિચારા એને કિચાર જ ના આવે મારા છોકરા છોકરા શું કરશે અને છોડી ડેવલપમેન્ટ નહીં એમાં વિષય માં જ ધ્યાન હોય બીજું કશું નઈ ક્રોધ માન માયા લોકો ના નહી ક્રોધ માન માયા લો એમાં નહીં સમજ ને ક્રોધ તો એના વિષય વાતરેખે પછી નઈ વિચાર અને આપડા ક્રોધ માં રહેતો હોય પેઢી લોક લોટલો મારા છોકરા ને છોકરા ને ત્યાં ના છોકરા એવું ભેગું કરવા માંગે તમે ખબર પડી ને હાથ પીડી ના લોભાળા આ લોકો લો કે આપણા વાળા લોભ સાત પેઢી નો ભગવાન એવું કયું ક્યાં લોભ થયો તોડવી જ પડે ને ના તોડવી પડે આ બધી ગોંઠીઓ તોડી નાખવી પડે તો આ બધી ગોઠીઓ તોડી આ લઈએ તરી અને મોક્ષ આસ માં આપીએ ચખારીએ મોડા કારણ કે જ્ઞાની પુરુષ એ મોક્ષ દાતા કેવાય કે જે વેદ માં આવ્યું એ સ્થુલ શબ્દ છે કેવું છે સ્થુલ તે સ્થુલ માં પચીસ ઉતર્યું સાચી વસ્તુ હંડ્રેડ માંથી સ્થુલ માં ઉતર્યું પંચોતેર ટકા સુક્ષ્મ સુક્ષમ જ્ઞાની પાસે રહ્યું એટલે અલક્તવ્યવર્ણિય પછી એટલે ઉગાડે પછી આત્મા અલક્તવ્ય છે અવર્ણનીય છે ગો જ્ઞાની અનંત નથી જલ્દી ઉકેલ શું ભાઈ ગયો બે દાણા બહુ મળી જતા મોક્ષ એથી વહેલો મળી જવો જોઈએ બે દાણા બઉ મળે ના મળે જાહેરાતો આપ્યા કરે પણ શું કયું ગામ હા સુરત ડિસ્ટ્રિક્ટમાં ગણદેવી નજીક ગામ છે સુરત ગણદેવી નજીક ગણદેવી નજીક એમ કે બઉ સારું સુરત મારી પાસે લગભગ વીસ હજાર માણસ હશે સરસ પ્રજા અહિયાં વાંક છે કે દેખાય છે કઈ કઈ સરળ પ્રજા મને જ્ઞાન થયું સુરત ના સ્ટેશન પર હા જ્ઞાન થયું અને શું થયું તે સમજાવશો ધંધો કોન્ટ્રાક્ટ નો અને બોમ્બે બીજો એક ધંધો હતો તે અમારે અલપી માં હતો અલ્પાઈ શું ઠને મરી આવે છે ને અલ્પાઈ ની શું થઈને મરી ગયા છે અલ્પાઈ કોચિન સ્ટેટમાં ત્રણગઢ સ્ટેટમાં કેરળામાં ત્યાં અમારી પેઢી હતી તેમાંથી મારી પાછું સોનગઢ માં કાઢ્યું જમીન રાખી એક સો મિલ આ લો કેટલા બધા લોકો મને લોભ નહી ભાગીદારો લોભ બહુ મને તો એ કઈ પડેલ નઈ એટલે ગાડી ત્યાં ઉતર્યા ત્યારે બાખડા પર બેઠો હું સુરેન્દ્ર નાય ને હાથી માં જમી લઉં છું અત્યારે નિયમ નથી અત્યારે તો જ્ઞાની થયા પછી નિયમ નથી જે બનાય કરું ભાઈ છે તે બેઠો અલૌકિક કલાક જે રહ્યું જ્ઞાન પ્રકાશ આવો પ્રકાશ નઈ આવો ને આખું બ્રહ્માંડ દેખાયું તે ભગવાન શું છે કેવી રીતે ચાલે છે આ ચલાવનારો કોણ મોક્ષ શું છે દેવગતિ શું છે ડાયરેક્ટલી ઉતારી લો તો ખબર પડે છે ડાયરેક્ટલી ઉતારી લો તો ખબર પડે ડાયરેક્ટલી ઉતારી દો તો ખબર પડે ખબર પડે એમ કે તારે ખબર પડે કે સાકર ગણી છે તે કેવી છે તારે સમજી ગયું હવે મારે કહેવાની જરૂર નથી ને તો દેખાડવો પડે બધ જેવી એ ગોળ જેવી કોઈ જેવી હોય નઈ ને ગણ દેની તરફ ના ને ના નહીં બેડે રન કોક એ મોટર બટલ છે સરે એન્જિનિયર છે હા કે ઇલાયન સિવિલ મર સિવિલ ટેવેલ સિવિલ ના હા તો મત મત મુક બે સિવિલ એન્જિનિયર છે દર્શન ય ના હોય આ દર્શન ની ઉર્લભ છે ઘણા વખત થી રાહ આ દર્શન એક અબધ રૂપિયા આપે આ દર્શન ના હોય એની રૂપિયા ની વસ્તુ ના હોય એનું પુસ્તક ના હોય પુસ્તક ની અહીં પુસ્તક આપે ને ફ્રી ઓફ કોસ્ટળી કેસ્ટ બધું આપ્યા કરશે સંઘને લોકો મેં મારે હજાર સાત જે કોઈ કે દુનિયા ને બધી पर पर। पर। ना धर्म मैं पैसा मग ठीक लगे जाने पुस्तक फ्री अपरा मैंने मन चार ज्ञानदान है कई दान तो कर હોય ને બિઝનેસ જતો બિઝનેસ ચાલે જંગલ કાપો છે સોનગઢ માં બિઝનેસ ચાલે છે ઢગલો કરીયે મન માં ખુશ થઈ કે હવે નિરાશ થઈ ગઈ લક્ષ્મી બરફ હોય તો ચાળા ક્યાં આપે બરફ હોય તો ચાળા ક્યાં આપે આ લક્ષ્મી તો ઉકળાટ કરાવે ઉકળાટ લક્ષ્મી તો એ આવતા બઉ દુઃખ પડે એને લાવવા માટે બઉ દુઃખ પડે રાખીએ તો દુઃખ પડે અને આવી છે મને ડોરે ઉપાધિ છે જોવું તો પડે ને કઈક વાણું કરાય છે આ ઉપાધિ અને જતી વપરાતી ના નથી લઈ જવા અને નિયમ શું હશે જાણો છો પૈસા નો નિયમ હલારા જેવો કેવો હા ભાઈ એકાદ બાયડું ખુલ્લું રાખો તો આપડે એક મોટો દરવાજો ખોલીએ તો પણ હલાઈ ના આપે એનું શું કહે છે બીજે જવાની જગ્યા જોઈએ ને પાછી જવાની જગ્યા જોઈએ એટલે ના એ કોથળો ભરી જાય એટલે પછી ત્યાં ગાત બગડાટ બધું બંધ થઈ જાય સમજે ને હવે ત્યાં આગળ કોક માણસ કે છે ગણું ને પાછળ જવાનો રસ્તો મર્યો બધા પાછા લક્ષ્મી તો કેમજે નઈ જ્ઞાની પૂછે સમજી પૂછે કઈ જોડે લઈ જોયા નથી આ દેહ આપડો એ માટે આયે કેટલી ઉપર આવે છે પણ પાછા આવે છે આ દેશ માં આપડે બીજા દિવસ ક્યાં પડી છે એકલી જ આ આવી જ પડી બેંક માં ગ્રાંતિ વખતે હું પૂછું છું ભગવાન માં એકાગ્ર નહી મારું મન રેતું તો મારે શું કરવું છે ભગવાન પર પ્રીતિ નથી જ્યાં પ્રીતિ ડોલર પ્રીતિ કરી ભગવાન જોયા ના હોય તો કઈ રીતે પ્રીતિ થતું એટલે ભગવાન ને જોયા ના હોય એટલે પ્રીતિ કઈ રીતે રાખે છે ડોલર તો જોયા કામ માં લાગે છે કે આ ધોળે થી શું કાવે છે બિલકુલ કઈ આવો ને બિલકુલ બેન બેઠા છે ને એમ પૂછ્યો છે કે તમે હમણાં કહ્યું ને પુનર્જનમ નું પુનર્જન્મ નું કે આપડે વાત કરી કે ક્રિશ્ચન હોય એને એ ના હોય તો કે જે આપડા હિન્દુઓ કન્વર્ટ થઈ ગયા હોય ક્રિશ્ચન માં જે હિન્દુઓ કન્વર્ટ થયા હોય ક્રિશ્ચન માં એને કઈ રીતે હોય તો આપડે પુનર્જન્મ ની વાતચીત કરી ને કે ક્રિશ્ચન માં એ બધું ના હોય ક્રિશ્ચન માં ના પડી આપડે જો હિન્દુ હોય તો ક્રિશ્ચન માં ના જન્મ થાય આપડો બરોબર પણ જે કન્વર્ટ થઈ ગયા હોય ક્રિશ્ચન માં એનો જન્મ કઈ રીતે થાય ના એ તો એને કન્વર્ટ થયો નઈ તો ખરેખર ક્રિશ્ચન છે તો ક્રિશ્ચન પાછો થઈ જવાનો અને જો કરો હિસાબ ડાયવર્સ જતો લખવું પડે ના લખવું પડે તું તો ગપ ગુડા ગપ મુકીને આગળ અથવા સુધી ત્યાં કહેલું કામ કયા પ્રકાર નું કોઈ પણ જાતનું કામ કરેલું કરું કામ તો પુરુષાર્થ કર્યો પુરુષાર્થ તો કરીએ જ ને દાદા શું કરું છું નોકરી કરું છે પુરુષાર્થ છે ને કે પુરુષાર્થ તો ખરો ને કામ કરો ને નોકરી કરે છે એમાં પુરુષાર્થ તો જોયે ને એમાં પુરુષાર્થ તો જોઈએ ને એ નોકરીમાં પુરુષાર્થ તો જોઈએ ને કે ત્યાં તરાબર <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> નથી સમજા પડતી નહી તો કઈક દેવો કરીએ તો ભગવાન નું પાંચ મિનિટ નામ દઈએ એકાગ્રતા રે પણ તું નહી કરતો કોરોક કરે છે શું કહે છે પોતે કરતા હોય તો પોતે ના કરે તો